at all by unethically doing that you are causing inconvenience to all fund this is terrible data but sometimes i have problem between buddhi the intellect and intuition like you know different you know like intuitive way i something there is some difference between buddhi and sujh how to distinguish ki baat hai sujh jare buddhi ne ved ke rite samjho uski baat sab okay so go with intuition alright what, what what is that uh, intuition sujh shanti deta hai har roz intuition exactly you know Intuition, you always have peace. To me, if you are disturbing the truth, you are very very extreme ever-sacrific. As soon as you get the intuition, yeah. everything will be calm down. Right. Intuition never disturbs you. Because it, it's a direct light from Atma, Darshan. Shooj? Shooj. Shooj. Shooj. જે પ્રેરણા અંદર્યુશન એટલે સાચું અંતર પ્રેરણા સાચી બુદ્ધિ ના ટકા કરતા અંતર પ્રેરણા એટલે સોલ્યુશન you આપણે દાદા બોલ્યા છે આપડે ઘર પણ ખાવાનું હોય ખાધા પછી પણ મન એ ભણે ખાવાનો જ એમ છે કે શું કરવું જોઈએ કે ખાલી મેં દાખલો આપ્યો છે એમાં ગમ જોઈએ but what about the this do not have the attachment to do not have the attachment that was wasted enjoy it but don't dwell on it this is easy example so you know to draw the force the idea because of music say attention to the uh, to the opposite sex what do you do i mean you know like a you you are fascinated by woman fascinated by a man એ ખાવા માટે તો ઠીક છે ગલન થઈ જશે પણ જો કોઈ સ્ત્રી માટે આકર્ષણ થાય એવું થાય તો આકર્ષણ કરો બોલ બેત્રા નામ કાઢો આકર્ષણ આકર્ષણ તો એ દોરવાનું છે ના માથી યોન ક્વેશ્ચન છે ઉપયોગ ખુબ કરવા છે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 hot hot hot hot is equal result they are doing it but is it that right now sanjan is it that is that, is that a discharge right we well, let you look at that, earlier only took in the previous don't take it a discharge apne apne ladke ke baare mein allah se kya sab kar rahe hain koi mare pitane ko kare ya kuch pata nahi hota pata nahi hai ki hame kitna hai aur jo chahiye ki mera probon karwa ho hai ki main aapko shukriya you yeah, no. yeah. thought i want to ask yeah, yeah. not no. that you all do sar ma to par le kar yeah is sar ma to ratre se to agal jay yeah sare nahi so it has king king form they will be allowed this team was blocked by satikam dan ketika teman-teman di Jerman, boleh gimana? Si, dan itu yang gimana gitu. Di sini sekarang bendera apa? Doi di dia meniu. So so sama mereka memberikan ke dalam perbatasan ya. I always say original is the people that you meet in this life. Uh, And the friend. What do you say? 12. What are you saying? Huh? Sir. What's footing for? Johnny at that. I got it. That I forget to tell. You are not here. Baba, only souvenir aayega. Okay. What uh. will happen? Dada dada, mutta mm. uh. mutta bhi jata. Amil ban ke. Amar ba. પોતાના માટે હોય તો શું કરું ક્યુ કે આપણા ખુદ અભિપ્રાય નહીં કે ચોરી કરવાની જરૂર તો આપણા અભિપ્રાય કલા ચોગા ફિર મનમાં રહેતા નહીં જીતને આપણા અભિપ્રાય હૈપણ અભિપ્રાય આપણે મનમાં રહેતા અભિપ્રાય કલાસ કરના જોઈ નઈ ગયું છે if if you have decided with <laughs> yourself i don't want to do any robbery fearing what i can then that jet will not come at all yeah so you know if it doesn't come at all then you, not, you don't have to worry it will be safe right oh right. hey so to be it will be here that coffee nahi oh suno ye see samba ha oh coffee nahi ha opinion glass ho rahe nahi Are you human or something? No, but that is living in the present and doesn't live in the future. Yeah, right. I need for you to tell me something. I need to tell you something. I need to tell you something. કરે મારા ચોરી નથી કરી ચોરી કરાયું ઓપિનિયન બિકોઝ ઇન યુઅર પાટ યુ હેવ નોટ ટુઅન Mm -hmm. but I won't do this all this in my life. That's then. why you, or you may have taken the feeling that I should do it, why, what is wrong with it? Okay. So that's why you do, even though in this birth you have strong decision not to do it yet. You do. Okay. That's what I want to ask him. That's, that's what I want to ask that him. I, him. I, I know one pehaka is jnana, at least my future birth. i can follow his principles okay alright you tuber i have no problem because even now when i do something i think okay but i'm asking about these past things that come they you are know, not robbery not theft but you have know, certain qualities of character okay i don't mean yeah. the character but but i feel god that i know the answers but i do say that i lack the money to understand that when my father in my mother all these various mistakes are coming उस तरह वाला पैराग्राफ दिखाओ I I can see it. वही दिखाई दे रहा है. Used to not now. कल आउट का वे नहीं अंतर। आज विषयों ना विचारों वधार फोर्स की छौली आ रहे हैं कि अभी दिसंबर में વીસ વર્ષાસ આસપાસ એના વિચારો બહુ આવે એની નિશ્ચય કશો એનો પેલા નિશ્ચય નહીં કર્યો હોય રાણી you sir in instead of talking some subjects are coming yeah mujhe acha lagta hai na ye demo aur hum job ko log hai right you don't have a physical attraction i mean i got find that i've let tomorrow game but andar se bole like a person yeah you no know attraction so said get a jane bhaiye dekha tarah ek aakarshan na ho na bade andar ka gola guro hai bahut samaya lage ho humne ek matter ko kiya hai to ke chahiye chahiye mane please kuch kar de nahi mantri guro chala bada laga hai bhai samay dete sara lage hai most question sare bhai itla the basic of which which resides with the nine nine plan no par and tala glow ka aakarshan nahi aata itlesi દૂરો દૂસરા દૂસરાટપ પણ એ તો આપડે દેખાય છે mana ke patkar matta hai to kaam leta hai wala patra marega tab bahut gari aayega is tarah itna itna tara ghoye ja raha hai ek aisa tarah se patra jo wohi ka human beings be like that so creative like that i mean not weak but good one my hello what a simple satisfaction In, in way, no, no detachment. Hmm? No detachment? Yeah. No detachment. No rat, no taste. No, no aversion. Yeah. aversion. Not detachment. No attachment means obviously you, you are detached. Detachment is also not there. It doesn't come into place. Vitra. Kamba. Kamba yeah. ્ય જોઈએ છે તમારો <tok> e <laughs> <todak> <todak> <laughs> खले आखिरकार आप दो खले सवारो ये बल्ले गुना का अनुमान लेना तक गुना थे तो कह रहे थे आप रोक करिए पर हम सवारो આનાથી તો કેવી રીતે કરવાનું વિચાર આવવા જોઈએ agar aap ke camera on hai okay okay hum ice cream hai okay okay lekin tum khao so jab laga koi hoy ek ras pichhe upar koi chena ki no you can either go everybody whether so you feel that like there's nothing there only your mind would says that okay, you should not have a thousand to bit the dash when i'm going to leave right i mean thinking, but it's yeah you should be difficult i never do મારું નહી મારું નહી મારું તમે મને બોલ એવું કીધું છે પણ કાચું નહીં વધારે એવું કરવું નથી એવું નથી કે મારું લાય મારું લાય काके तो ये वो लागे के ना मारू ना मारू यही मैं नकी केऊं ना मारू ना मारू मैं नकी केऊं यूं गलया था દાદા તમે પૂછ્યું હતું ભોલાભાઈ ભૂલાભાઈ ભૂલા ભાઈ અશુભાઈ અશુભાઈ આશીર્વાદ ara din ka pakka pakka pakka ara yaar pakka pakka pakka tu tu tu shuru <laughs> ho gaya go aate the pe yaar log kya bolte ab yaar kaise bolte dadu kya bolte wo dadu log aata hai ha ha wo kya manta dadu log aata hai main pya kiya hai na kya kya i love you i love you jaldi me paas hi aa ja Tell them that what I have learnt from him starts getting will my attention into.... what you have taught me For basically when I am mm -hmm. then I have a place father T2 I long enough દાદા આપે કહેલું આજે કે સંસાર કરતા मोक्ष हेलो जो कह रहा है भल्ला वाला तू अंदर चला ले मैं बोल रहा हूं हम बोल तो खैर ओके मैं बता दंगे पता ना आप आवे सब मिलવાનો है ना तेरी मेरे दया कर ए अपना लोग इधर को ताले मार दे इधर ही कर जरूरत है કેટલા વખત ગમતો પછી વધુ રમન દાદા સંસાર કરતા મોક્ષ થયેલો છે પણ સંસાર કરતા ઘણી ભાગ પણ થયેલો છે કદી ભાઈ ના કેવા કદી ના હેરા હોય અત્યારે હોય તો હેરા ના હોય મિત્ર ભાઈ હેરા હોય છે દાદા ની હાજી માં પાંચ આગલા નો અમલ વધારે થાય છે ઘટી જાય છે એનું શું કારણ છે તો પણ તમારી આગળ પાછળ એક મોટર તો હોય ચોવીસ કલાક ચાલતી હોય છે ના ખાવા વાળા ઘણા છે આપડા જેવા જ્યાં આવે મહિના પછી ના ઘણા જાય હપન મોપતિ તો એ રાજા પૂછે કે એ શું કરવા લગાવે છે તો એ છણિકા બસ સંજુડે હોય ને નિયમ આયા છે મારા ઇન્ફેક્શન નો ડોઈન તો પ્રવાહ હોય ક્યાંક જકવું બે ચોપટ મેંનો નહોતો દરકા મારી ખાવાનું તો નહી નહી મારવા કરે છે એટલે મેં નથી કેસ ગ્રેટ તો ખાવાનું ચો ડોટેક આ તમે દવા કેમ લઈ લેતા બધા રાધે ને શ્વાસ ઉપડે નહીં ત્યારે એને અમુક દવા લેવી પડે એને શ્વાસ ઉપડે ને એને શ્વાસ ની જે બીમારી છે તો શ્વાસ ઉપડે ત્યારે એને દવા લેવી શું ક્યાંથી મને ગમતું નથી દાદા પૂર્વજન્મ ની યાદ પૂર્વજન્મ ની યાદ કેવી રીતે આવે कर आवे ये तो बोल के आजो नहीं जा ये तैयार नहीं तो ह हम्म पूरा करना याद आ सके करो आ रही है ले जा नो He says, you know, remember your wife, don't try to remember your pastor. Akkadine? <laughs> <laughs> no, no, no. <laughs> <laughs> dada? Dada, I tell him. I have every morning before I go to work, three nights, and at work office, I have it after work. But not twenty-four hours, I don't <laughs> want to. Chau is kalak to me for sawar, taj, atwa, office-maa kam kar pae and dada na yaas karya karu. Three in the morning. jeeva dongre bani mat kar gaya to wada kaam se gaya <laughs> pata khada kar karman puchon na pata kuch hata mat the lalibati ka talang tane aa de aa ne se aata tum kitna white mar nahi kari hai ha rajya hai at the end plus something i say for my life video not like the speaking but something the journey is something આપડે સારી જગ્યા જોઈએ ઝાડપાટ હોય કે લેક હોય અને આપણે જોવું લાગે મનોહર લાગે તો આપડે મનમાં એવી ભાવના કરવી જોઈએ કે મને ભવિષ્યમાં આવી સરસ જગ્યા રહેવાનું કેમ પ્રમાણે મળે are there any paid at all you should not do it but if it happens it happens so what? that's all right let me challenge that this brother only brother he asked me what is it if people made damage or not good but he stayed in the afterword proper meditation is properly understood it's good it's not good or bad it's all fine what did you mean by that proper. yes let uh, I me mean, try to explain it and then you can ask this question tomorrow if you want proper, med proper meditation is what is time કરવાના બધું બાપા બુડી વાગી તો જેવો છે એમ દેખાય ભાઈ હું સાચો બોલી દેવું તો એ લોકોને નહીં ગમે તો પછી હું શું કરું એમ એ તો ના ગમે એવું ચીધું બોલવું પડે લોકોને ગમે એ સાચું સારું જ સાથે એ સાચું નહીં લોકો કે ઓ નહીં ઓ ઘણા જ બોલું તો આપણે એવો ઘણા જ બોલવું પડે લોક ને ગમે સાચું છે ભાગ બતાવી ગયો છે નાટક સિવાનો બીજો નાટક હોય નાટક પૂરું થાય મારે તક આવે હું નાટક પૂરું ગયા છું ઉતોખે કે છે વાઈ તો નમબે ઉતોખે નમબે નમબે નમબીને કેવાયા કે નમબે એ ઉકાતા નમબીને બનાયા નમબીને બનાયા નાટકે જામાસિયા અરકપતિ જયા પછી એને રમકાયો તો ઉતો નમ ના મને મર્યા અગર હું એક મત સાચી બોલ તો મારું ઉતને મર્યા તે આંખે ન હું એનો અસર પછી ہوتی एकदम નહી હોશલે જેરી મહિલા પેલા નેવું ટકા સાચો બોલતી હતી મન નું હરણ કરે એવું ભાઈ અમારા મન જોઈ ગયા મન છીટી લાયું હું બોલું કે ખુશ થઈ જાય બધા તું બોલ દુકાન પડ્યા ખબર ના કરાયભાઈ ના કરાય મને કોઈ ના કરાય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 પાણી ના હોય ના હોય ને પાણી ના આવે એને વિતરા ના વિતર કઠોરો વધારે વધારે મજબૂત થાય વધારે ફરી જાય adaara do din ka table hai <laughs> do din ka table banake banake hai lele ke chhod dali bas <laughs> theek hai aaj kal hai abla abla ke niche machi padai wale ye chawan jalon photo mat ninda dao ae ae tumhara matlab kya hai ab banaye આપણે એકવીસ થાય એકવીસો હજાર ઓકે એકવીસ એક હજાર અગિયાર આવ્યો એક હજાર અગિયાર આવ્યો બાપુજી ના ચાલશે બાપુજી ના એક પટેલ ના મોટી નથી સંકલ્પ પાંચ હજાર અને તેના પુણ્ય બંધાય અને દાદા કાઢે ગોળ ગોળ ફર્યા કરે લપસી ના પડાય અગિયાર આઠ જી રમવા જતો જ્ઞાની પુરુષો ના મળે ત્યાં સુધી ગમેટલા ફોટા મૂકો ને કશું ભળે નહીં એ પ્રગટ પુરુષ તે મૂળ વસ્તુ પ્રગટ ફૂલ હોવા જોઈએ પ્રગટ જેવા આપું પણ પસતું નથી આ કાળ ને રહી પચે બધું દેખાય બધું કેવળ પસતું નથી આ કાળ ને બાકી આ કેવા જ્ઞાન છે કેવા જ્ઞાન છે એટલે કોઈ કહેવાય ના રે ને આ વાત મારો ભાગ કેવા જાય એટલે આ બનેલું નહિ ને પુસ્તક માં હોય નઈ કોઈ જગ્યા હોય નઈ આ અને બે કલાક આખો માણસ આખો સંસારમાં રહી ને કર્મ ના બધે સિક્કો માં બંધાય છે કે જોવા ચિંતા નહીં કોઈ પર ક્રોધ કરવાની ઈચ્છા ના હોય કોઈ લઈ લેવાની ઈચ્છા ના હોય પોતે કરતા જ નહીં આગળ એટલે મોટી હજારી કહેવાય સંસાર સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે આ પ્રાપ્ત થ આપડે એને વફાદાર રેવાનું એના માટે શું કરવાનું ચાલો કેમ થયું આટલું ગોઠવું દાદાનું આટલું બધું તમે રહી એ આપડો આ ઘરમાં ઉદ્યો એટલો માર ખવડાયો તમે વિચારે ભૂંગળા મન થાય આપડે ગમે નહિ ગમે એમ સારી સારી મા ત્યાં ના ગીતા નો પૂછબુછ કરે છે મેં કહ્યું ટુકડો હોય નહિ શબ્દ સ્થુલ હોય કેવું સુક્ષ્મ ચારો ની અમે ઉપડી કેવી ચાર વેદ એવું કે આત્મા નહિ અમે કઈ કારણ કે એની પણ એ પોતે શબ્દરૂપ એટલે આત્મા ની શબ્દ અને શબ્દ માંથી જ્ઞાની પુરુષ એના ઉપરી કેવાય પણ દાદા એવું થાય છે કે હવે જ્ઞાન લીધું પછી હવે જરા કઈક વાંચ્યા તો થોડીક સમજણ પડે છે પેલા તો જરા નથી સમજ હવે સમજણ પડે શબ્દ બહુ પડી જાય હવે સમજણ બહુ પડી જાય ત્યારે જેમ જેમ સ્કોપ મળતો છે ઉગાડ થતો જાય સમજ નું હોય કેવળ જ્ઞાન છે એટલું જ છે કોઈ પણ એવું જ્ઞાન નથી જેને ચિંતા બંધ ચિંતા બંધ થયેલો માણસ હોય છે કે નહીં ક્યારે ત્યાં જ આપડે પચીસ હજાર ચિંતા એવી ચિંતા તો કોઈ દિવસ પેલા થાય જ નહીં એટલે આના વિજ્ઞાન કેવાય અસર પામી અસર પણ આજે તમારા શબ્દો કહીએ ને તો કશું આવે છે ને વ્યવસ્થિત શક્ય જ કર્યું છે 봐체 करे खिलाड़ी क्यों એટલે એ એ સબડા મગદ મગસી જો જે દે જે જે તે સતી કરે છે તમારા હારી એને ગણી છે હારે ગણી છે તમારો આશીર્વાદ છે એ મને ઘણા કમે દુખાય પડે બધું એડજસ્ટમેન્ટ થયેલું છે દુખ ના નું તો દી બોલેને મેં કે કે એવું ના કરો બધું વ્યવસ્થિત થઈને દેવી કૃપા દેતાયે બધું આમાં સાબ શબ્દ થી કામ કોઈ કરતા ને જ્ઞાની કૃપા થી સુ નામ મળે બધું આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી જે જ્ઞાની કૃપા થી ના મળે એવી ભાઈ જ્ઞાની એટલે કૃષ્ણ ભગવાન પોતે જ અને મહાવીર પોતે જ તેની કૃપા થી શું ના મળે એટલે તમારે એમ કે પૂછે છે કે કૃષ્ણ ભગવાન એટલે અરિહંત કેવાય કૃષ્ણ ભગવાન અર્યંત કેવાય ને હરિન ના કેવાય અમે કૃષ્ણ ભગવાન હરિહન ના કેવી કૃષ્ણ ભગવાન નારાયણ કેવાય વાતુદેવ નારાયણ ત્યાં સલાહ પુરુષ શું છે મોટા ભગવાનો ત્યાં છે જ ભગવાન કૃષ્ણ ભગવાન થવાના અને બળદેવ ભગવાન થયા શંકર ગોત્ર તો લાખો વર્ષ પેલા બંદર ગયા કૃષ્ણ કુમાર હતા ની એમના કાકા નીકળ્યા છે ભગવાન હતા હેગા હેગા કાકા નીકળ્યા તીર્થંકર ભગવાન જે એમને વાંચતા નથી દર્શન કરવાની આખે કૃષ્ણ ધરુજી ગયા કૃષ્ણ ભગવાન આયા તો આમ ઊંચા સ્ટેજ બેઠા હતા આંકડી છે ને આમ કરી એમનો આંકડો મોટો હતો બધાનો એમની ઉમરો હજાર વર્ષની હતી એ ટાઈમ માં કૃષ્ણ ભગવાન હજાર 15,000 રામચંદ્રજી ના ટાઈમ પંદર હજાર ચાલીસ હાજર પછી વીસ આ પ્રમાણે આમ આવી ગયું છે પછી કૃષ્ણ ભગવાન પછી લીધું કયું કઈ શકતી વાત કરી જબરદસ્ત આખી દુનિયા મને પૂજે અને અને મૂર્તિ ભવ્ય મુખવા પક્ષો કોને પાયા છે